કર્મ આધીન ના રે ને કરે એવું લેવું પડવાનું ક્યાં વાત કર્મ ને આધીન તો લેવું જ પડે ને આપડે ફરજ કરો કે આ તમે આયા તે કરે તમે કરે બધા બોલો હવે શું પૂછવાનું રહે કશી પૂછવાનું રહે દુકાળ કરી આપેલી આપડે છોકરા ને છોકરા ને શું કમાયો ભાડું નહીં કરે છે કે ભાડું કરે ભાઈ આવી રીતે ધંધો કર્યો તો હાય નઈ કંઈક કેવી રીતે કરવું બધા વેપારીઓ કરે એવી રીતે આપડે કરવું પડે કે આપો આમ તો કરવું પડે કે ના મારે ગયા છે ત્યારે બાપ મને કે છે ગાંડો છે હમ જ ગાડો કે છે જગત કોણ કરવા જે ડાયો છે ને એને ખરાબ છે મારી હાજરી પેલા છોકરા હતો તો બેતાલીસ અડચણ માં આવ્યો છે પેલા હાથ વાતો ઇન્કમટેક્ષ મેનશે ચારે વટાવ ઓ થાય કેવો પડે કઈક મદદ કરવાની કહીએ ને ના લેવાય મારે રાખી મેળવાનો ખોરો ચેક આપણે કો થાયું એના કઈ તાર થાય નથી કેવું પડે જ્ઞાન નતું તો જગત તો કોને કોડે તો સમજી ગયા સમજી ગયા જગત સંબંધી પડશો સગતના ઉપર દ્રષ્ટિ રાખશો નહીં સગત શું કેશે એ જાણવાની તમારે જરૂર નહી શું લેવા દે આ તમારે કઈ જે જગત તમારું ખરાબ થાય ત્યારે નિંદા કરે એ જગત ને જોડે તમારે શું લેવા દે એના કરતા કાયમ નિંદા કરવા દે મોક્ષ માર્ગે જતો હોય ના ગમે જગત આપડે કોમમાં ભાઈ લાગે ને આવે આપડા કોમમાં ફરી આવે આ લાગે નહી મને પેલા કેતો તા આશા રાખશો જ સર તમારે તમને કોમ માં લેવા નથી તમે લેવા દેશો તો પછી વરસી નહીં બાપ છોકરા ગયા હોય તાજું કોંટો હા રૂપિયા પર ઓછું આપીએ તો આપણે આજે આટલું બધે છોકરો દયાળો હોય ને તે રૂપિયા પર વધારે આપે બાપ ગયા પછી શું બોલો કયો કોન્ટો વધી જાય જેને હાલવાની ખુશ છે ને તેને તો ટૂટો ના હોય કોઈ જાણે શું કહ્યું બરાબર સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ કને કેવાય હા બરોબર ભાઈ હવે અત્યારના કોઈ ચંદ્રકાંત ચંદ્રકાંત તારામાં અકાલ નથી ચંદ્રકાંત તપી જાય એનો અર્થ એટલો ટાઈમ તો શુદ્ધ ઉપયોગ ચુક્યો હા એટલો ટાઈમ તો શુદ્ધ ઉપયોગ ચુક્યો હા પ્રતિક્રમણ કરવા પડે છે કરવા પડશે કરો છો એના જેવો સુધી બીજો કોઈ નઈ માણસ પ્રતિકળ તમે પ્રતિક્રમણ કરો તો કરતા હે ક્ષણ માટે ક્ષણ માટે પણ કોઈ એમ કહ્યું કે ચંદ્રકાંત્રકા બરોબર આવી જાય છે ચંદ્રકાંતુદ્ધાત્મા તરતો થાયક સ્વભાવ ના છોડે એનું નામ શુદ્ધ એનો જ્ઞાન સ્વભાવ એને જ્ઞાયક સ્વભાવ છોડતો નથી બે વર્ષથી મેં બધી રીતે ક્રોસ કરી લીધા એના પછી એક બે વખત ધોલ મારેલી ગાલ ઉપર હાથ થી તે જાણે મા બાપ બહુ બહુ વાંધા લચકા નાખ્યા પછી વળ્યું તો જયારે ક્રોધમાન માયેલું હોય ને ડિસ્ચાર્જ રૂપે તે જરા સ્વરૂપે હોય તો જરા છૂ જાય એ જયારે માઇલ્ડ થયેલા હોય ને ત્યારે ના ચુકે જાય પણ મોડા પર છે એ છસો હારી છસો નોકરી કરે પણ નોકરીમાં કશી દાખો નહીં કોઈ જગ્યા એ તો વ્યવસ્થિત બધી પાછી છે ને વ્યવસ્થિત એવું રાખે તો વ્યવસ્થિત હેલ્પ કરે બધી તમે જે નક્કી કરો ને તેની પાસે વ્યવસ્થિત શું કે છે આઈ વિલ હેલ્પ યુ તમારે અંધે ચલાવું હોય તો આઈ વિલ હેલ્પ યુ પ્રકાશમાં રહેવું હોય તો આઈ વિલ હેલ્પ યુ એવું વ્યવસ્થિત કે છે આ શાંતિભાઈ પૂછે છે કે આપ જે શુદ્ધ ઉપયોગ કરો તો એ ઉપયોગમાં ઉપયોગ રે છે એને શુદ્ધ ઉપયોગ કહો છો ઉપયોગમાં ઉપયોગ રે ભગવાન ની પાછામાં સારું ખોટું કશું છે કારણ કે બધું કુદલ ની વાત છે આ બધી શું છે પોતે તો શુદ્ધાત્મા છે દા આપણે અતિક્રમણ થાય છે તો તે વખતે શુદ્ધ ઉપયોગ હોય શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય ખરો શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય ખરો અતિક્રમણ થાય પ્રતિક્રમણ થાય અતિક્રમણ થાય તો હંમેશા દરેક વસ્તુ ખુબ ઓછી થતી જાય નવું ઉત્પાદન નથી જૂનો માલ ખપે છે એ લોકો જ તાકી શકે જે સ્ત્રી રહીત પુરુષો છે ને તે તાકી શકે ચાલવા દેવ ગાડી તો જે પહેરેલા થયેલા એમ શું કેવાય એવું છે પણ વાત સમજો શું કહ્યું મરવા જેવું દુખ થતું હોય વિષય હંમેશા પરિણામે કડવો છે શું છે એવું લાગે છે ને કે આ સુખદાયી છે પણ પરિણામે તો કડવો જ છે એનો વિભાગ એ બધો કડવો છે પછી માણસ મરદાલ થઈ જાય શું દાય પણ એ છૂટકો નથી ને એ ફરજીયાત છે શું છે કઈ બાજુ ભૂ જાય આમ કરવા જગત માં કોઈ દોષિત છે નહી દોષ દેખાય છે ને તે આપણી ભૂલ છે કારણ કે જગત ને દોષ દેખાય કારણ કે એમની દ્રષ્ટિ જ પર્યાયિક દ્રષ્ટિ છે કેવી છે અને તમારી દોષિત નથી એ ખાતરી છે કોઈ દોષિત નથી એ ખાતરી છે પણ એ વર્તનમાં નથી આવતું ના એ અમારી માન્યતા શુદ્ધ ઉપયોગ એવી હતી કે એના કર્મો જેવા દિવ્ય હોય એના ડિસ્ચાર્જ કર્મો એવા દિવ્ય હોય એવી માન્યતા હોય વખતે થોડુંક શુદ્ધ ઉપયોગ ને નાખે તો ખસેડી નાખે કઈ કઈ બાર કલાકમાં સાઈઠ કલાક ખોટ જતી નથી શું કયું છોડી દેવો એટલે એવું તમારી જે પેલી માન્યતા છે કે દિવ્યકર્મ હોય તો એવું ના આવે શુદ્ધ ઉપયોગ તો મેં તમને જ્ઞાન આપ્યું એ જ શુદ્ધ ઉપયોગ હતો થોડી વાર તેધાર થતી તમને બીજા મથરા નથી ફરી વરતા એટલે આજે આનંદમય છુટે છે પછી કર્મ ના ઉદય ફરી વળે પણ તમારે એ ઉદય નો મથરા ફરી વળે તો કરીએ ને એમ ઉપયોગ ને પડે નહીં તો દાદાની સેવા ના આવડે કશું તો તેના જે શું કોઈ નથી પડે તો પેલું કરવું સેવા કાંઈ મળે નહી મહાન ભાગશાળી હોય મહાન પુન્ય પુન્ય મળે છે રાખવો જોઈએ બની ગયું એ બધું વ્યવસ્થિત વ્યવસ્થિત બનશે વ્યવસ્થિત ના કેવા તો પછી મોરખમાં જગતમાં આપડે શું કે કામ કરી જાવ શું કહ્યું કામ કરે જાવ હા વ્યવહાર ઉપયોગ પૂર્વક ચંદ્રકાંત બેને કહ્યું કે વ્યવહાર ઉપયોગ પૂર્વક કામ કરી જ આવું કઈ તમે એવું બ છો ને હા પછી પડી ગયા તે ના પડ્યા તેગત ના લોકો પડી જતા પડી ગયો અરે મોતું પડતો હતો તે દારો પડ્યો ના હોત એવું વિજ્ઞાન આપણું છે સરળ અને સીધું કઈ હરકત આવી જતા તમને ડબ્બે હરકત આવી તમને દિનેશભાઈ સાતાવેદની આપે કે અસાતા વેદની આપે શું જેમ ટોકડી પસે અસાવાળું ઘસ્યા સાતા થાય છે સાતા સાતા વેદવાની છે કરવાના છે આપડા પાછો આપી દેવા મારી નોય આ નામ લખેલું છે માટે મારી નોય એટલે પછી આપડા મનમાં શું થાય કે બુદ્ધો દીન કઈ મારી નથી આવી જો આ કોકની આઈ સતુ લઇ જા પાછું લઈ જ જાણીએ ત્યાર પછી મારવા દઈએ હે છોકરો નથી છોકરા હોય ત્યારે આમ લોક સંજ્ઞા જ્ઞાની સંજ્ઞાવાનું છે કેવું આ લોક સંજ્ઞા નો ધ્રુવ માટે અથડાયું છે જવું છે ઉત્તર માં જાય છે દક્ષિણ માં નકશો પાસે ઉત્તર ન આવું છે હું તોજ્ઞા વાળું અને જ્ઞાની સંજ્ઞા થી લોકો છે તમને લાગુ પાંચ છોડીએ તો આપડે જાણીએલા પાંચ માં પતયું આપડે બીજા ત્રણ બાબા હોય તો બાબાની પાછી કરવી હોય બાબતો મોટી મનો થાય ને શું થાય કલાક સુધી આપડો બાબુ હોય તો આવું થાય નઈ સમય ગયો સમય ગયો એટલો મોફ થઈ ગયો નહીં બીજું કશું કરવાનું નથી આ દાદા શું કેવા માંગે છે એટલું જ છે સમજમાં પૂછવું એનું નામ છે જ્ઞાની પાસે હાજરીમાં જ્ઞાની બધી આખો દાડો વાત તો કર્યા જ કરે પણ એના ઉદય ઉપરાંત આગળ ચાલે આખો દાડો વાત કરી કેમ પહોચે કે લખેલું જો પહોંચતું હોય તો લોકો જાય તો પુસ્તકો જ પુસ્તકો નક્કી થઈ જાય તીર્થંકરોક્ત કરાવે શું લઈ જાય બરાબર પડ્યા પછી દોડો નાખ્યા હોય અને પછી એના જમય મો ગયો દસ દડા એનું દોડ ઉભી નીકળે જૂનું દાણ અને પેલું કર્મ કર્મ કાતો એટલે એના પર હિસાબ કરું પુણસ ખેડૂત નો દોર ઉગે છે જમીને દર હજાર તો પડી ગયો કોઈ લોકલો વળે આવું એટલે તમારે શું કામ કરવાનું દાણો નાખશે દાણો નહીં નાખો તો બધા સંજોગો નખવા જશે ખાતર પાણી જમીન બધી ખેતી વેતી બધી એટલું જ તમને પોતાને ખરાબ લાગે છે માટે જે ક્રોધ ની પાસે એ ક્રોધ ક્રોધ ના કહેવાય ને હિંસા ને તો નહી તો એટલે શું કાલે તમારું અપમાન કરી ગયો નઈ આગો થાય કરીને પેલું યાદ ના યાદ આવે તો યાદ જ ના આવે ને સમજાય ને હવે અજીવ ભાવ છે અજીવ માં છે તે અજીવ ક્રોધમાન માં આયા લો છે જે રાત્રે છે અજીવ રહ્યા છે બઉ વિચારશે સમજાશે તમે ક્રોધમાન માં મને છે એવું ના હોવું કોઈ કહે છે કે તમને છે ત્યાં આ મનમાં આપડે સમજી જવાનું એ તો વ્યવહાર બોલે ને પણ આપણે સમજી જવાનું આજે વૈજરાજ નામાં છે એ ધીમે ધીમે ખાલી થઇ જશે વૈજરાજ ખાલી કરવા બેઠા છે અને આપડે જાણવા બેઠા છે ખાલી કેટલું છે કેટલું એટલો ધંધો છે ખબર પડે આપડો નાયક સ્વભાવ અને પેલો પુરણ કલાક સ્વભાવ પૂરણ કરેલું છે તે જગત માં જે કઈ પણ કરવામાં આવે એવો કઈ પણ નથી કરતો કેવળ દર્શન એમ હા કેવળ દર્શન અને તે કરતો અનુભવ માં આવવું જોઈએ આ કરતા પદ ની શ્રદ્ધા કેવાય છે આ જગત માં કોઈ પણ રસ્તે એમના આત્મ જ્ઞાન માં બે મત નહી એમને એવું પડે ત્યાગ કરવાનો કરવો પડે કે માર્ગ જ આખો કરતા પદ છૂટે નહી કરતા પદ છૂટું એક કલાક બધો કરતા કરતા દેખાડ્યો કરતા કોણ છે તેનું સ્થાનક બતાવી દીધું અને તે ભૂલાય નહીં એવું પાછું લખવું નહીં પડ્યું લખવું પડે પછી વાંચો નહી પુસ્તક વાંચો તો પુસ્તક થઇ જાવ શું થઇ જાવ એ અહંકાર માંથી શુદ્ધ થઈ ગયેલો થોડો ઘણો ક્રોધમાન માં ક્રોધમાન માંથી દૂર થાય અહંકાર શુદ્ધ થતો જાય અને આ ક્રોધમાન માં આયેલો ખલાસ થઈ ગયું એ અહંકાર ને શુદ્ધ અહંકાર કહેવાય શું એક બાજુ શુદ્ધ અહંકાર એક બાજુ શુદ્ધ એકાકાર થી આપણે જાણી આ લોકો કઈ નથી આપડે શું કરે ભાવ માં રાખવું કારણ કે એને માર્ગ જોયેલો છે કભીક માર્ગ માં તમને દેખતો નથી એ નથી દેખતો આક્રમ માર્ગ ને નથી દેખતો છોકરાઓ ઘરના ભાઈ અનુભવ છોટ્યો ને લોકો ઊંધું બોલે છતું બોલે કેટલું બધું દબાણ આવે જાય આમ થઈ જાય છોડે અને એના એ લોકો આ માર્ગ સમજાય બુદ્ધિ થી સમજાય એવો નથી મારી પાસે આવીને અનુભવ કરી જાય ना जगत ना बावा शास्त्र आधार जाकर गई मीठू खारू छे एटू शास्त्र आधार बढ़ जा જીતેન્દ્રિ છે કે નગવાન પાસે ભગવાન માને છે શું માને ભગવાન પણ માને ઉતા ઊંધું બોલે આવું બોલો છું પણ એમાં શું લાભ્યો શું પોતે ના જાણું છે રાજકોટ દોઢસો મઈ લે તો બારસો મઈ ગયા તો ના સમજ આપડે ઉઘડી પડો ગઈ ગયો બરાબર